जी मंगवा प्रवतन संतालीस सुधी त्रीज ने प्रथम प्रकरण वर्तन દાદા ના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ અને સર્વ ધનકિર્યા હતા અને પોતાના મખાન अथवा सत्संगी कई अवगुण भाष् हो त्याग करे परमेश्वर तो नहीं आने आने संत्र ते कहे, कहे तू दे मन प्राणी जुदो छो सर् असत्य એ વચન કરે તેને સત્ય માની બરાબર ક્યાંથી હોય આ આ થવા તો નથી વાતો થાય નોકો થવાતો નથી નથી થતો તમે તો ફેરવું થાય માંદા હોય એટલે દુઃખ તો થાય પોતાને બંધન થાય અને પોતાને ધર્મ માં ખોટ આવે એવા જે પદાર્થ તેને ઓળખી રાખે અને તેથી છે અને તેના બંધન આવે નહી ग्रहण करे जाएक अपना नहीं विवेक जरूर नहीं न? जरूर तो खरीद અવિેક અવિવેકવા જાય તો ઘર કરી દો માલિકા વિવેક એના પશુ ભેર સમા ત્યાં વિવેક નથી પણ હેમાન પશુ ન ભણવું જગત માં વિવેક એટલે આવો હજાવ ખાવ ગયો એને વિવેક કહ્યું શાસ્ત્ર વિવેકને વિવેક આને કહ્યું સત અસત ની ઓળખાઈ એમાં અસત નો ત્યાગ કરીને સત તરફ રહે એટલે એ વિવેક કહેવાય ઓળખે છે પણ પથો નથી તો વિવેક નહી હા ઓળખે છે ઓળખે ભાઈ નથી ઓળખતા એવું હારો ગણાય પણ પાછું એ પ્રમાણે રેવું હોય ને ખરું ભગવાન ને ચલાવ્યુંલી જાય ભરી ભલા ડૂબી જાય આ ચૂંટણી કામ ઉકડ્યું હશે એમાં બરાબર વિવેક હશે ને ચાલુ વ્યવહારિક નહીં એમાં ભરમારું એક બાજુ ચાલુ માય પણ હવે આ દુનિયામાં આવી આમાં કેમ છપડાઈ જ નાના પાઠક ભણાવવું સારા ને સારો ના કેવો સારા ને સારો ના કેવો ચૂંટણી માં સારો માણસ જ્યાં તો પોતાની મનપસંદગી નું હોય એને ખાય છે પણ જાજા માણસ કે છે કે છે પેલો ખાય એને ગમે તો ખાય એટલે ખાય એવું તો હોતું નથી ગાંડો હોય ને એની મનમુખી હાલતો હોય કોક નું કેણ ન કરતો હોય ગાયો તો પણ ગાંડો નથી કરતો ઘરે ગાંડો કોઈ નું स्वामी हरे स्वामी हरेबारे बारे वाता धोड़ो खेत फेरो तथा धोड़ी चादर उड़ी थी तथा धोड़ी पाग बांधी पीड़ा पुष्प मा पेरी અને પીડા પુષ્પ નો તો આદિ સંતોજી મહારાજ સર્વે પ્રત્યે બોલ્યા છે આપણા સત્સંગમાં થોડો કુસંગ નો ભાગ રહ્યો જાય છે આપડે પાટી પૃથ્વી ઉપર સ્વામી ગોપાલ સ્વામી જેવા સાધુ એને પ્રસંગ કરી ગયો એમ કેવું છે એને કાઠવો છે એને મોટેરાને બોલાયો તો હાલ તો કરી ગયો હોય તો ક્યાં પૂછવું એને આટનાર કોઈ છે નહી तो रोकना चलावे सर्वे परमस सर्वे सत्संगी सत्संगी मैं सत्संग शू અને વર્તમાન ધર્મ પણ યથાર્થ પણ પાડી શકે છે માટે જેટલું પડે તેટલું પાડીએ અને ભગવાન તો કલ્યાણ કરશે અને વળી એમ વાર્તા કરે છે જે भगवान पड़े दरा आज दत्संग हिम्मत विद हिम्मत कर सो नहीं हिम्मत सहित करो અને જે એવી હિંમત કરે તેને એવી જાય તો થયું ઉપવાસ કરવો જોડવા જાય લડવા એમાં લશ્કર ના નિયમો હોય એમાં જો ઢીલો દેખાણો સામ સામુ લશ્કર ચડ્યું છે એટલા કે જાળવું જો લશ્કર ના નિયમ પ્રમાણે ના એને મારી નાખે નો હાલવા દે એ કેટલાક ને એવા બનાવ્યા પાછી ના રાખીએ પાછા પગલા ભરેટ રાખે બંદૂક મોટા કરી ભગવાન નો માર્ગ છે એમાં હિંમત વિના નાનો એ જગ્યા જ કરાળીઓ આવે બહુ મોટી એની વચમાં હલિયો જવાનું ક્યાંક ચડા આવે ક્યાંક ઉતાર આવે અમે મોઢા નીકળ્યા નું મોઢું થઈ ગયું અમારી આગળ ઘોડા જાય ઘોડા એટલે લશ્કરી ઘોડા એટલે હવે રસ્તો હા ભરો અમારે હાર્યું કેમ એ રાત્રિ ના આઠ નો ટાઈમ વરસાદ મહિનો વરસ વાર બરફ છેવટમાં એક ઘોડું પડી ગયું લપસી ગયું પડી ગયું ત્યાં પોલીસે એક જરાક પડી ગયો ચાર પોલીસે આવી સીધો ગંગામાં નાખી દીધો રસ્તો રોકાઈ ગયો ઘોડા ઓલા બંદૂક ના ઘોડા થી કરીને એને નાખી દીધો અને રસ્તો કરી લીધો જીવાડવાનો વિચાર ન થયો નાખી દેવાનો વિચાર થયો થરથર માં આપડી દશા જે થાય ખરી આમાં હો અમે આ બરફથી બદલી ગયા પણ તે ઉમર જરાક ઠીક હતી માઇલ દોઢ માઇલ બે માઇલ હતું બદરી નારાયણ એ ગમે કરી માણસ નો મોહ નહી ઉપર નાખી દીધા આ માર્ગ છે ભગવાન તરફ નો વાળાનું કામ નથી ભગવાન બજવા નીકળ્યા જરાક મન ધાર થયું એટલે ભગવાન ચાલવું છે એને દુખ નો ગોવાય એને ધાર્યું ન કરાય ધાર્યું તદ્દન મૂકી દે ત્યારે અમારે ગાથે આવે ધાર્યું કરે ને આથ આવે ન શું કયું હુંડા અંગી મહારાજે આપી હતી ને એની ફોટો કોપી કરીને લાવ્યા આખી આ ત્યાંથી લંગી લ્યો આખી ખોટો ખોટી કરી ત્યારે આમાં નકરી મહેનત નથી હોણા નીચો હોવા પડે સમજી ગયા મહારાજ હે મહારાજ જે હું આવ્યું જાણું એમ કર્યું આ દેહ કરીને કોઈ કેસે એમ ભગવાન નો મળે એવી વાત નો કરે આ દેહે મળે છે આ દેહ છૂટ્યા પછી પશુના ના દેહ મળશે બીજા દેહ મળશે ભગવાન મળશે આ દેહજ મળશે અને મેળવી ગયા આજે કઠણ છે કઠણ કઈ નથી પેલો તો એક નિયમ જ છે અનાજ શા માટે ભગવાને ઉગડ્યું છે અનાજો માટે અનાજ નો ઉપયોગ છે પશુઓ નું અનાજ છું ઘાસ એના ખવા માટે આ આપણા ખાવા માટે આ અનાજ એનો ખાવામાં જ ઉપયોગ મનુષ્ય દેહ પ્રભુ છે ભગવાન વરવા જતો ભગવાનુ નકામો પડે નકામો ફક્ત આપડે હિંમત બી નાના દઈ ગયા નથી આણબી પટેલ ના છોકરાઓ એ જો આયે નાય દેશ માં રહ્યા હોત તો જરા ખેતી કરે આ કરે તો વેપાર કરે ગમે એ કર્યા પછી એ માણસ ને માણસ ને માણસ તો એનાયી છે બીજા આપડે ભલા માણસ જ છે છતાં કહે છે તો મોટા સાધુ નું કામ આપણું છે એમ બોલાતો હશે એ નષ્ય દે આપણને મનુષ્ય દે મા કરવું નહી એટલે આમથી આમ કાઢી નાખે જો એ કરી ગયા તો આપણે કરી શકીએ ન કરી એવું નથી પણ એના મનના ધૈર્યા મેલે તો એ કરે ને સદામાં કરશો સાંભળજો બરાબર હા આ નતું થતું કારણ શું છે તદ્દન મન નો ધૈર્ય એથી કાંઈ કોક કહે છે સ્વભાવ સ્વભાવ કે પોતાનો સ્વભાવ પોતે બનાવ્યો ફરી જાય વાંચ્યું તમે સ્વામીની વાતો બાર વર ગુરુ રહ્યો બાર વર સસુર રહ્યો અને સાધુ તો આળખ થયો એ ફેરવું ત્યારે ને બાર વર્ષ ગુરુ રહ્યો બાર વર્ષ સદગુરુ રહ્યો સાધુ તો હાલ થયો ત્યાગીમાં વયા ગયા બાર વર્ષ ગુરુ બાર વર્ષ સદગુરુ તો રોવી તો ગયા પીટી પેલા ચોવી વર્ષની ઉમર હોય પછી તે પચાસ વર્ષ સાધુ થયા ભાઈ લુમડા પેલાથી પહેર્યા તા એને જ એમ થયું સાધુ તો હાલ થયો સાધુ નું સાધુ નુનિયા સાંભળવાનું આને તો હમ જોઈ બોલું છું પણ એ આપડી વાત છે સાધુ સ્વભાવ મેલવા જ્યાં છે સાધુ થયું સ્વભાવ ના મેલે ક્યાંથી મેખાય હશે ને એવું માથું છો કોઈ આવશે તો બાર વર્ષ સાધુ રે બાર વર્ષ ગુરુ રે બાર સદગુરુ રે એ સાધુ તો હશે ને પાછા પચા વર્ષ ઉપર ની વાત છે અને તેગની રામ સાદુ થવા આવ્યું ને ખુલ્લું દ્રષ્ટાંત છે મોટો અયોધ્યા અને ઈ તરફ નો યુપી એ જમાટ લઈને આ તરફ નીકળ્યો હતો જો પણ કામણ ને ટુમણ ને એવું શીખેલો બઉને એ બધા નમાવે અને મનમાં ની દક્ષિણાઓ લીવાડાણ છે ત્યારે આને માન બહુ હતું બધાને નમાડે એને મારે પગે લગાડવું સ્વામિનારાયણ એમ જાણી ના ગામમાં તમારે શરણા થઈ જાઓ નહી તો રાત્રે તમારો ખો નથી એટલે એને કઈક સાજાતા દેવો એવો એને મારવા આવ્યા અરે મૂરખ અહી ક્યાં ભટકાણો કે નમી જાર લખ્યો કે નમી ગયો તમારો સાધુ કરો મને હવે પચાસ વર્ષ પછી મને તમારો સાધુ બનાવો તમે સાધુ નો રહી સકો કારણકે જગત ના માન ને મોટા આ બધા બહુ મળી ગયેલા ને એને સાધુ તરીકે કેમ રેવાય સાધુ તો કીડી જેવા જીવ ન દુખવે ત્યારે સાધુ કેવાય આ તો હજારો ને મારી નાખતો સાધુ કેમ થાય આપણે તો થોડાક સ્વભાવ હોય ભાઈ મગની રામ જેવું ન હોય છતાં સ્વભાવ ના હું તમારો સાધુ મને દીક્ષા આપો એમ દીક્ષા ન અપાય તો આ સભા બેઠી છે ને એના પગર ખાપને પડ્યા છે એની ગાહડી બાંધવી માથા ઉપર તમારા લોગડા માં અને માથા ઉપર ઉપાડી આખી સભા ને પાંચ પ્રદક્ષ હવે પગર ત્યાં આ કોક ના પગર ખા બાર થી આવેલા એને થઈ જ ગયું કે ના આયા કલ્યાણ અહીંયા છે એટલે બાળક કર્યું મહારાજ કે હજી એક કામ છે માથું કપાઈ જાય તો ભલે પણ જટા સાધુ હરિભક્તો આ ગલી માંથી કાયમ હલો છે ત્યાં નાખી દેવી એટલે પગર ખા ખોતા તમે બધા માથે આલુ જટા ત્યાં નાખી દેવી એ પછી સાધુ કરી તરત વાણંદ બોલાવ્યો નાખી ખરી હાલે ચાલે થઈ ગયું પછી હાથ જોડી મારા હવે સરેલા ગો પગે લઈ ગયા આપ્યો એ બી વાળા નોની રામ નો કહેવાય પછી અદુતા અધુ તાન સ્વામી ના પડ્યું ગઢડા માં મારા બીરા છે ગઢડા માં વાણી આ રે એ બધા જૈન એમાં મહારાજા એ વાતું કરે એમાં સાધુ બે જણા બેના ચેલાય ભેળા મહારાજે ઘડી કાયદા એવી દ્રષ્ટિ કરી એને મહારાજ પોતે મહાવીર રૂપે દેખાડા દેખાણા નમસ્કાર કરે એકદમ ઉભા થઈના પીછડા હોય ને જો અને એ મીંડા ફરવા ને એને જાણે કે અમે આવડે આવેલા તીર્થંકરો ને હારે રાસ લઈ મહાવીર જાણે બેઠા છે એ બરાબર બધા આને હું છું પછી અમને સાધુ સાધુ હોત ગેરસે ને લઈ ગ્રંથ આ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડ માં પધારે છે મૂકે એને કેવો કયો વિવે મહારાજા મસ્ત ના દરબારમાં આગમને પાર ને ઓરડાની વસરીને આગળ અને સર્વે પછી પરમાર સુધી અમારા માટે જાણીએ કહીએ છીએ ન કહ્યું હશે હું કમ એમ કહ્યું અમારે આમાં ફેરવા કરવી પડે શું આ કરવી પડે એટલું બસ છે અને તો એ કુશળ વક્તા કેવાય પણ ઊંચો હું કામ બેહારે વક્તા ને ઊંચો બહારવાનો અર્થ બીજો નથી લાલી કાંતી બધી દેખાતી હોય કે આ સભા એટલું જ માગે અને એટલું જ દેવાય પછી વધારે દેવા જા આની બાબુ આ વા જો વક્તા ઓવાય વયજવા ભાષણ કરનારા હશે ને એમાં વક્તા કોક હોય વક્તા દાદા હોય બકવટા બકવાડો હોય ને બકવાગલા બનવું પડે ભગવાન અને મહાપુરુષો એ કેવલ જીવ ના કલ્યાણ ને માટે જ કેનારા છે છતાં એમને સંકોચ રાખવો જ પડે જા નું પડશે તો અને જેવી સામે દેખાય કે આમાં કઈ ઉગસે તો એ નહી કહે વક્તા અને શ્રોતા અમારે તમ બોલતા હતા ને कथा ने कीतन करता कथा ने की श्रोता ने वक्ता स्मरणी श्रोता ने वक्ता समझा विनात ने अर्थे पेलू કઈ બંધ થયું નથી હોતનો બંધ થયા નથી એ જાંજ ના મૃદન ને બે જ ને ઠોર જગત આખામાં અને સાંભળવાય જાય છે ને બધા ને કીર્તન કરતા ફરે જાય ન જાય ભેલા થાય એટલે શું ખરખરો ગુજરી ગયો એની પાછળ જાય ખરખરો કર મારી પાછી બાપુ બોલો ત્યાં જઈને હું બોલો કરે ને ના ના બધા ગુણ હતો કેટલાક લોકો આવતા હોય કઈ અન્ય બંધુ ન હોય કથા ને કીર્તન કરતા ફરે છે કર્મ જે કરવાના ભગવાને બતાવ્યા છે એની કહેવાય કથા કરતા નથી આવીને મોટા સાધુ લખે છે મજા નો કથા ને કીર્તન કરતા ફરે છે કર્મ તણી જેમ કાણી રે કીર્તન મહાપુરુષ નું નામ લઈ ને બોલે છે ને પણ એ નથી કરવા શું એનો ગુણ છે એ પ્રમાણે પોતાના સ્વભાવ બદલાવે બદલાવે જ કોઈ જો આપણે આ બધું કરીએ આમાં કોઈ સ્વભાવ બદલાવે તો ખરો કાણી જ છે ને આપણે કરીએ છીએ માં ખકીય વિચાર કરજો કર્મ કણીયે જેમાં કાણી રે શોતા અને વક્તા સમજ્યા વિના કારણ કેવી શા માટે આ બધી પ્રાણીઓ છે સમજ કહેવાય આયા ના કરવા ને માલી બાજુ જવાનું આપડે બધા કાણી કરનારા છે ખાતા છે ભગવાને આ ક્યાં બધા વાત કરવી કે છો શું સમજી સવલું સમજશે કવડું કે તીક લાગે જો એમ કહ્યું બીક લાગે સાથી વાત પચે નેદો પડે કે થાય માંદો પડે જીવ પ્રાણી માત્ર છે અનાદિકાળ થી પંચ વિષય ના જ ખોરાક લીધે છે સિ બોલ્યા છે મારા મનમાં તો એમ થાય કે વાત ના કહું ના કહું પણ તમે અમારા અથવા માટે જાણીએ જાણીએ છીએ કહીએ કહ્યું તમે મારા છો ખર ભગવાને એમ દાર્યું હોય કે આ ભગવાન ના ખા છે એને નક્કી કરી રે એટલે કોઈ દુખ લગાડી નઈ કેવો दुख लगाड़ी कहवाधो नही सगवड़ो नही मंदिर होचारा नोमा एक मोटको आस दर्शने आग गारालाय એ એક માણસ એક ઉભો હશે ને પટેલ પગ ધોઈ ને અંદર જાઓ હું લઈ પાછો તો પણ પછી ગયો એટલે ગયો સ્વામી કે પટેલ આવતો અવળું વાકું બઉ બોલે લ્યો સ્વામી આપડે શું કરીએ એમ આપડે ભગવાન ના તો છે પણ સ્વભાવે ને પટલ ના જેવું થઈ જાય छोटे आते समझी तेज मुक्त थे बदाय मुक्त, मुक्त नो ना આપણે બધા મુક્ત થવું છે એનો મેળ કરવો પડે ને કેમ ધર્મ પ્રકાશ છે ત્યાં હજી આપડા માં ચક્કર મારવા છે અને આ વાત છે એને સમજી ને તે પ્રમાણે જે વર્તે તે મુક્ત થાય છે અને તે વાત તો ચાર વેદ અઢાર પુરાણ ભારતા ઇતિહાસ એને ભણવે કરીને મુક્ત નો થાય ત્યાં વાતે કરી ને મુક્ત થાય છે થાયો ભાગવત ની કથા છે બ્રાહ્મણ ઓમ શ્રી કૃષ્ણ આય નમ સ્વાહાસ્વાહુદેવ આવ્યા લીધા લાકડા ભાગી ગયા બચાયજો આપણે અત્યારે જે કઈ કરી રહ્યા છે કોક ની વાતો કરવા નઈ આપણે આજના પ્રમાણે વર્ગીયે છે મનમુખે વર્ગીયે મુક્ત ના થાય અને વાતે કરીને મુક્ત થઈ જાય વાત કરે એટલામાં હતું ને તો વાત ગુફી લેવી પછી કરવી સમજી સ્વભાવ બદલાવવાના છે મનુષ્ય નો દેહ પ્રભુ એ આજો હવે મનધાર્યું મેલી અને સ્વભાવ નહી બદલી એને સંકલ્પ ના હોય તો તેનો મારે ખરખરવો નહીં કોઈ કબૂલ કરે મારે સંકલ્પ છે બે નંબર ઉપર આંગળી ન મૂકે એક નંબર ઉપર આંગળી આપણે ઘણો તમારે હોય ખરું એમાંથી ધીરે ધીરે ભગવાન નો સંબંધ થયો પછી આપડે ક્યાં ઉભા છે એને જોતા તો શીખવું જોઈએ ને એને કર કાઠી મેલાતા નથી એને બંધન નથી કરતો પોતાની આશક્તિ એને બંધન કરે છે કોઈ લંધન નથી કરતા અને જન્મેલી આશક્તિ ઈ એને બંધન કરે છે એ આશક્તિ તો કઈ પૈ ના છોકરા થી કઈ નઈ આપણને લંગોટી અને ફૂટેલ ટુ એમાંથી પણ અમારી ટુંગળી માં લંગોટી માં તમને શું હેત એટ તમારું મંગણ લઈ જાય તો દુખ થાય લંગોટી તો ધ્યાન માં આવતી ન હોય તમારે પણ કહ્યું કે ત્યાગી થયો હોય એને ફૂટેલી અને ફાટેલી એમાંથી પણ છો ને જનુ ની જીવો ગોપીચંદ ની બે જણા ત્યાગી થવા નીકળ્યા તાજો હોપીચંદ ને ભાજન ત્યાગી થઈ ગયા સંસાર છોડીને હલી નીકળ્યા પાછું હાલવા જાણે આ બાજુ જવાને તો ઘરવાળા હતા બે જાણે ગીયા હાથ છે પણ હવે ખરા જોગી જયારે થાય પછી કોઈ ના લલચાય નહી તો રાજા રસોઈ કરોગી આવે ઘર ને આંગણે તો એને ભિક્ષા આપવી પડે તે તમે ભીક્ષા માગી ને ખબર તો મારું ભિક્ષા લેતા જાઓ ભિક્ષાને કાજો ઘણી વાર લાગશે આગળ ખાવાના માટે ને ત્યારે ખાવાનું દેનારો તો ઓપે ત્યાં માટે ઉભો રો ન રોકાણ ભિક્ષા નો આપે ધર્મશાળા ખુલે પણ કઈ ઓલી વાંધો નહી લીધો કે ઓછી આવે ને ઓઈલો આમથી આવે ને કૌભી નું ભર બે ને ઓળખતા નથી હું જરાક ઉતાવળો આનું અને મારી જોડી ત્યાં ટંગી દે કચ વડી આ આવે છે ને એ દે તો મારે નહીં ટાંગાય કોઈલા એ સંકલ્પ છે એ ઉતાવળો ને ઉતાવળો દે ઉતાવળા એવા એમાં પછાડ્યા તમારા દેવા બટે માર્ગો બાજુ પર ઉતર્યા છે ને એ તમારા પણ હવે આમથી આવ્યા હવે આમાં એના બાપ નું શું છે મેલી મેલી અરે મારા જમા બાવા જ્યા ભીખ માગી ને ખાવ છો રખડો છો બાજુ મારો શું તમારા આમાં ઘરે કોક ના ધર્મશાળા ખીલી કોક હવે તું ટાંગ ભલે ને તું ટાંગી તોય ભલે ગોપીચંદ છું બાજર છું બે ને જ્ઞાન થઈ ગયો અરે અરે આપડા તો વખાણ થાય તમેતા કેવું છે એમ કે ટૂંકી બાબત મારું થઈ જાય આ બધું આપણે સમજવાનું આવડે ને નહિ આપણે સમજવાનું છે કે આવ્યા તા ઘર છોડીને શા માટે અન્ય બાંધવા આવ્યા તા આજે આમ તો કરવા આવડાવ નથી પણ ઉભા થાય માયા તો એવી લપાઈ ને જાય છે આમાં ઘડી જાય છે કે બળે બડે ગું બી કોઈ આવે બધા હેરાન કરી દેસો મારા જેટલા માટે જાય છે કે ત્યાં બી છે આપડે કઈ બોલું નહી હો બરાબર વજણ બોલે છે ને આ વજન તો ખરેખર આપડા માટે જ છે મારી પાછ Oh, my God, I'm God, I'm God, I'm God, I'm God, my God.